શું હમદર પાઠ્યુંર મારા લોક નબળી ઓછી થઈ નઈ દેશ હાર જી ગયેલું હોય તો આપડે હાર ચોખો કરે એમના એમના જ્ઞાન ના કેવાય એતો કેવાય બધી એ દુ હા બોલે આપણને આમ ભાવના મે લાગે ન આવે એવું બધું બોલે શું કયું એટલે એટલે આપડે ભણી રહ્યો બોલે વેદ શું કે ગો ટુ જ્ઞાન કોઈ દુખદાર <laughs> બહાર કહ્યું અને બધું છે સમજાવું છું શું તમારું નામ શું લલ્લુભાઈ લલ્લુભાઈ લલ્લુભાઈ આજ તમે શું થઈ ગયા શું થયા આજ તમે સંતા શુદ્ધ થયો આ બધા પાકો થયા પાંચ હજાર તમે શુદ્ધ આઠવા બહાર જુભાઈ હા એટલે આપડે એ ભાષા આપડે ભૂલી ગયા નથી અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે એ ભાષામાં બધું એટલે વ્યવહાર થી ખરી રીતે તમે શુદ્ધ કેવું આત્મા ખરી રીતે તમે સુધાસમાં દેવાજી દનુ ભાઈ અને ખરી રીતે નિશ્ચય જે તમે સુધારા છે दट دیરલી યુ સીક પઝન ઇફ થેલ કરેર ટુ યુ ફાઇન્ડ સ્ટોર્દી ફાધર વન રીલી યુ ફાઇન્ડ વન રીલી યુ ફાઇન્ડ બાય રિલેટિવ યુ ફાઇન્ડ યુ આર લલુ ભાઈ યુ આર ફાધર ઓફ યોર સં યુ આર અસ્મોન્ગર રાઇટ યુ આર બધર ઓફ યોર બધર All, we say, don't we? And by real point, you feel, you are so There are two to solve એને બોલતા હતા કે ના હું લલુ રહી હું લલુ ભાઈ એ જ એ જી હતી અને એ જ અહંકાર હતો આજે અહંકાર ગયો અને ભ્રમંતિ ગઈ તમે તમે સિદ્ધાર્થ માં છો અને રિલેટીવું પાણી થી વ્યવહાર માં તમે લલુભાઈ વ્યવહાર માં ભાઈ ના ધણી થાય થાય બધું વ્યવહારથી શું કે છે ગાય ને ગાય ગાય કે છે ભગવાન ની ભાષામાં શું શું છે રિયલ ભાષામાં ઉદાત્મા છે પણ લોકોને ખબર જ નહીં એટલે જોવાનો અભ્યાસ કાલો દેખાય અને રિયલ અંદર વાત થી દેખાય ને જોતા જોતા બધો અભ્યાસ કર્યા કરશે ગાય માં ભેસ માં બધામાં આત્મવ્રત થયો શું તમને દેખાશે આવે ઘર માં લાઈફ ની છોકરા છોકરા ને જોવાની તો છોકરા ની શક્તિ આવે નથી બુ ફોટો ના હોય એક ફોટો બુદ્ધિ ના હોય શું હોય હા ભાઈ બધા જ્ઞાન બુદ્ધિ હોય આપ એક પાડશો અને પછી એક ચિંતા થાય તો મારી બે લાખ ડોલર માં દાવા મળે એક ચિંતા ના થાય એવું જ્ઞાન ખબર પડે આ બે આજ્ઞા પછી અઘરું છે ભાઈ તમને ભાઈ તમને કોઈ અઘરું લાગે છે આ જોવાનું કાળથી સાસુ નામ ધણી નામ જોયું સોગ નામ જોવું ત્યારે મારો બાબો ગુવાડો છે ભગવાન નો ડાયો છે ને આ દુવાડું છે ભગવાન ડાય છે મારો તિરસ્કાર એટલે આવી તિરસ્કાર થી બધા રાગ થી આ સંસ્કાર બંધાય છે આપડે ગધેડું ભરે તો આપડે ભગવાન નથી કઈ દે આપડે હું તું બાકી નાટક જીવાય ના દે જીવાય ના જમકીને જીવાય નઈ અને બીજા જીવાય ના છે સમજ બે રાગ ના થાય ત્રીજી આજ્ઞા આપું છું બે આજ્ઞા તો તમે સમજાઈ ગઈ ને હવે ત્રીજી આજ્ઞા આપું છું કે અત્યાર સુધી તો લલ્લુ તમે જાતે જ કરતા હતા બધું આ તમે કમાતા હતા દસ લાખ રૂપિયા કપાયો અને પછી જરા ખોટ જાય ને બે લાખ ને બેતેર લાખ ની એટલે આપડે કઈ કેવું ભાઈ ઠંડુ લાગત છે ભગવાન રૂચો જ કહેવા કમાયો શું કમાયોગવાનું એવું ભગવાન ને ખોટા આરોપ આપે આલે ખરા ભગવાન બિચારા એમની પહેરેલા છે તારું કમાકે સાસ નું નામ નથી ખોટ ગીતા હું શું ના બોલાય બોલવું તો એવું હજુ બોલું છે મને આપ્યું અને હા તો તમે હું દાપણ નો ટીકડો અને એક માણસ એવો નીકળ્યો તે કે છે કે મારો નાનો છોકરો પહેલા હવે કોણ કરે છે સમજાવવું ભગવાન કરતા હોય તો ભગવાન ને બંધન થાય જે કરેલું કરવું नहीं। येतन ते जो करता अहंकार कर आप करता अहंकार करती कर તારા બીજી વ્યવસ્થિત એડજસ્ટ રાખે કોઈ જાતનું આદુપાસ એ બધું અને વ્યવસ્થિત શક્તિ જ આ બધી લે છે પાડો થઈ કે રેવાનું આવે છે શું કરે છે પરમાનંદ એ તમે તમે જ્ઞાતા દ્રષ્ટા અને પરમાનંદ લલ્લુભાઈ જે કરે એ જોયા કરવાનું લલ્લુબેન મન જે કરે એ જોયા કરવાનું તમારે હવે વ્યવસ્થિત વ્યક્તિ બધું તમારે સલાહ લે છે વ્યવસ્થિત વ્યક્તિ લલ્લુભાઈ પ્રેરણા કરશે અને એ આધારે સાર્યા કરશે હવે વ્યવસ્થિત વ્યક્તિ નો દાખલો વ્યવસ્થિત શક્તિ તમે સમજો ને વ્યવસ્થિત શક્તિ તમારે એનો દાખલો હું આપ્યો કે આ કાચો પારો હોય અને હું લઈ જતો હોઉં મારા હાથમાં સરક્યો સરક્યો મેં આમ ઠેઠ પ્રયત્ન કર્યો પણ છતાં પડી ગયો એમ ભાગી ગયો મેં ઠેઠ પ્રયત્ન કર્યો છતાં પડી ગયો એમ ભાગી ગયો તારે કોને ભાગ્યો એ તાર લો શું એકલા જતા ને તારે બીજું કોઈ હતું જ નહીં તમે જ શક્તિ તોડે છે આ નોકર ચાલી ને આવે છે ને તોડે નઈ વિચારો તો જઈએ એ નિમિત્ત બની જાય બિચારો પણ વ્યવસ્થિત શક્તિ તો એ નિમિત્ત બનાવી દે ત્યાર પછી આ બધા ઉઠેલા શા માટે ભાગી નાખ્યો આપડા એક ડઝન કપડે કાપી લાવે ને તે હાફ કેળી ઉ એટલે પછી કલાક ત્યારા નું કારખાના વાળા ના ચાલે બધાનું ચલાવવાનું ટી માત્ર નું એટલે ત્યાર કારખાના વાળું પાણી વાળાનું ત્યારા નું કોઈ ચાર જ નહીં આ હું જોતા લીધર તમે સમજ ભાઈ એટલે વ્યવજી બધું ટોચ ભાઈ કરે છે આ બધી ટોચ ભાઈ વ્યવસ્થિત અને સપ્લાય કરે છે તમારી કોઈ ચિંતા રહી એમાં સપ્લાય ભાઈ કરે પછી તમારે તમારે જોયા કહેવાનું શું કોઈ જગ્યાએ ગયા પચાસ બાર જોવું કોઈ લઈ ગયું વ્યવસ્થિત ઉઠાવ્યું શું કેવાનું પછી બે પચીસ નો ત્રી નો ચાલીસ નો આઠ ના કોઈ ડોલર ના મરી ગયા છે તમને અને બીજા બે હાજર ડોલર લીધા આપડે બેંક માંથી હવે બે હાજર ડોલર જુદા મૂક્યા આ ગજા મૂક્યા આ ગજા બસો મૂક્યા બે જુદા જુદા ગજા મૂક્યા પછી આમ જતા હોઈએ રસ્તા આપડે લલ્લુભાઈ લથો ખરાબ છે ગજુ ડી રાખજો એટલે લલ્લુભાઈ ગજુ ડાબી રાખે પણ પેલી ધમાકી કાતી નથી હોતી વાટેલા મચ્છા બચ્ચા બધું તૈયાર રાખે આમ ક્યાં તમે આજ સુધી લઈ ગયો એટલે વ્યવસ્થિત કેવાનું શું ને પછી ગજુ જોઈ રહ્યા વ્યવસ્થિત આપડે પકડાયા કઈ ગુનો છે તે આજ પકડ્યા આજે વ્યવસ્થિત પકડ્યા અને આપડે ગુના નો હિસાબ શું કરી નાખ્યો હવે આ લઈ ગયો એ પકડાશે તારે ગુનેગાર શું એ તો અત્યારે મોજ મજા કરતો ગાડીઓ વ્યક્તિ ગુનેગાર છે એ કોઈને પકડતી નથી હવે પછી તમારે જેને લોકો પૂછે લગર શું થયું પેલો નાખો શું લઈ ગયો તારે આપડે કેવું બદલું દેખાડું મૂર્ખા છે તો હમસ્તાર એવું આમ મૂળખ કે જાય મૂરખ કે ખાવે એવું એટલે આપણે કહેવાનું કે ભાઈ કશું ગયું નથી પોલીસ આવી તો આગળ આપણે એ કરવું છે દેખાડવાનું છે કેસ નોંધી દેજો ખાલી શું કહ્યું કેસ નોંધાઈ અને પછી ગરબરી ગયા તે ગરબડમાં આઠ વાગ લાગ્યા રાખતા પણ મને મને મનપુમાં ઉડવા મળ્યું લલ્લુભાઈ તમે તો કશો બધું વ્યવસ્થિત છે રાગે ભાઈ મન કુદાળું નહીં મન ને મન કશું હાલે આખી રાત માર માર કરે ગમકીને ઉપવા દેવું એટલે આપણે શું કરવાનું કે ઘેર જઈ अमरीजा गाज मन ऊपर नहीं है आप उपाय फरी करने घर में जी और बधा ने कहवा आज सरकार की कथा जो खूब दूधना गिर प्रसाद बनाव जरा भजिया है रहीत है बढ़ू बनावो ए बदाने शु गाज कई कब थे बड़ा खुश मैं सारू बनाव પછી લાલુજ ને કયા ભરતે એટલે જઈને ઉઠી ગયા છે આખી રાત મન મૃત્યુ બાકી રાખે અને હવાર માં ઉઠ્યા તાર પોલીસ વાળા આવ્યો હોય પોલીસ વાળા શું છે તારે સર પૈસાડી આઠસો હાડી પછી આપડે લઈ લેવાના પછી આઠસો આઠસો રૂપિયા આઠસો ડોલર ગજા મૂકવાના હાડી પછી ડોલર છે તેમાં પંદર ડોલર પોલીસ વાળા ને કઈ તમે લઈ જાવ ના મળે જાય છે અને આપડે આશો લઈને અંદર ઘઉં જઈ અને સરકી દેવાના બેંક ખાતે ધન્ય કરવા બે હજાર અને બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર કરવાના અને આઠસો રૂપિયા મૂકી ખાતું ચોખ્ખું વ્યવસ્થિત ખાતે ચાર હજાર ઉધાર તમે હાલ બરોબર ક્યાંથી આવશે તમને ખબર છે એ બધું વ્યવસ્થા તમે શું હાલ હવે દાખલા પૂરા થઈ ગયા આ ત્રીજું વ્યવસ્થિત સમજી ગયો વ્યવસ્થિત આ તમારું તલાઈ લે છે આવે એટલે તમારે તો ફક્ત જોયા કરુભી શું કરે છે શું નહીં અને લલ્લુભી બહુ જ મોટો કશું ના આવતું હોય અરે પેલા ડાઉન ના ભરવાના જે હપ્તો ભરવાનો હોય તેને મુકાતી પડતી હોય તો ડિપ્રેશન આ લલ્લુભાઈ એટલે આપડે ભાઈ હરીસો હોય મોટો આગળ કેડી દઈ લલ્લુભાઈ હારો હરીસા મધારી છે આગળ આપડે ખબર ખબર તમે છીએ ખબર ઠોકે નહીં આપડે આવે ને બાપ ને કહીએ કે મારે આ તમારી પાસે દસ પંદર લાખ ડોલર છે મારે બે લાખ આપો તો મારે ખોટ જતી રહેતો ને કારશું કાઢવા માંડ્યો આપે નસન આપે લાખ આપે હજાર હોય તો આપે પણ ચોપડી ના આપે ચોપડા આપણે ના પછી દહીરી ને આપડે કહીએ કેસન આપશે દહીને કહીએ એમ તમે આમ તવાલ ડાકી ના છે ને એટલા એટલી બધી સુંદર છે કશું અટકું છે આયા નહી કરવાનું તમારે લુણાનુબંધ કેટલા છે લોકોવારી લેવાન બંધા વાલા ઋણ કેટલાક છે રાત્રે પચાસ તો બહુ ચીકડા પચાસ તો ચીકડા બહુ જોઈએ ઋણાનબંધ ચીકડા બહુ એને તોતા બહુ વાર લાગેલા છે બીજા મોટલ માં આવે એ બધા આપડે અમુક જોયા કે આખા દુનિયા જોયા નથી ને અમુક પાંચ પચીસ હાજર પચાસ હજાર માં એટલા જોડે આ બાથાપુર છે એટલે આ ઋણાનબંધ ને શું નામ આપશે ઋણાનબંધ શબ્દ બોલતા અઘરું પડી એટલે હવે તમે ફાઇલ કે છો એફઆઈ ફાઇલ તો આ તમારે લલુભાઈ ફાઇલ નંબર વન તમારી હવે આ ફાઇલો કરવાનું શું આ ફાઇલો સંભાવ નિકાલ કરવાનો શું કરવાનું હવે એક ઓફિસર હતો તેના કારકુને કહે છે क्या बद्धी रहा पड़ी उ, तो निकाल के ले ले निकार के कात्म थे कोई थे, चाह नीचु बी निकाल कर निकाल कर फाइलो निकाल कर આયુ નો સંભાળે નિકાલ કરો એ આ જ્ઞા આયુ નો આવે નિકાલ કરતા એ ચીલી ના આવતા આપણે ગુજરાત માં આવતા હોય તો આપણે ખુશી સંભાળો નિકાલ એ જેવો થાય એ આપડે થઈએ એમાં ભાઈ આવે આપણે ખુશબ આવે સંભાળો અને ચીલી આવતા હોય તો સંભાળો નિકાર એટલે તમારો મનમાં નક્કી કરવા સંભાળો એ નિકાર કરવો તમારે આજ્ઞા થાય મારે જોવાનું એના માટે દાખલા આપવું કે આપણે જવું છે એના હાથમાં જે ઘડીને હતી સાંસી તે ફરી ગઈ ઘડી ઉઠી થઈ ગઈ તપેલી શું થઈ ગયું થઈ ગઈ આપણું કયું જ્ઞાન હાજર થશે ઊંધી કરી આપડે એટલે વાઇફ ને શું કેવાનું લાયા નથી ને ભાઈ શું કેવાનું એટલે વાઇફ એ જાય છે કે કારણ કેમથામ કરે તમે આવડ્યું એટલે આપડે કઈ કે ભાઈ હા તાજા નથી ને આજ્ઞા પછી હવે ત્રીજી આજ્ઞા તો પાડી આવું અઠી આગ્ઞા પાછી પડે ને કારણ કે ખાઈ છે ને જમવાની ફાઈલો નિકાલ તો આવી ગયો એકદામ થઈ એ થઈ જાય શું કરે एक दाखलो आप एक दाखल दाखल ध्यान करो छोड़ना पर अंदर बैठा बैठा शु करो ध्यान ध्यान करो कई करते जो ध्यान करो के આપણું જ્ઞાન શું જ્ઞાન ના આધારે કોણ આવ્યું એવું લાગે કોઈ પણ હશે ના બે તો કોઈ પણ હશે તો આપડે આ જ્ઞાન થી શું माने पर गुजरात मई पचास वालों मुसलमान अपनी घर सिल तू जो खोलनाथ मेहताजी पैसा नहीं मेहताजी पीछे क्या पैसा नहीं બહાર નીકળી દેવાનું અને પછી પૂછ્યા બાદ કઈ દુઃખ થયું નથી થાય નહીં થાય નહીં થાય તું જ નહીં એ થઈ ગયું આપડે સમજે ભલે ને પછી પાંચ લાખ હોય તમારી પાસે ના હોય તો પાંચ પચીસ હજાર માં નિવાડ કરજો ના મન નું સમાધાન કરવાનું છે શું છે આપડા લોકો તું છે કે દૂધે જોઈ નાખી વાના કઈ ને હું વાના કઈ ને કઈ પણ ચિંતન કરી તું એના મન સમાધાન કરજો ને પૈસા ની બધા ને પડી નથી આવી એટલે શું થયું સમાધાન કર્યું થયું પૈસા આપો તાર સાહેબ પૈ નઈ આપવું કેમ ભાવ વધારે ખેલાયો છે તારા કે ભાવ સાહેબ વધી ગયા છે તારે ને એક પૈ ઓછી નઈ ગયું સમજાય ને પછી પેલા સાહેબ કે તું મને રોકતો નથી સાહેબ આ તો મુંબઈમાં કોંગ્રેસના મોટા મોટા માણસ તો મારો ભાવ વધી ગયા તો શું કોંગ્રેસના માણસ ડબડા મિયા દબાઈ જાય કે ઘરની ખોટકી ને દબાય કોઈ એટલે મિયાભાઈ ઘણું ગયું પણ ગોઠ્યા નહીં અને સાહેબે મનમાં જાણ્યું કે એને ફભરાવું સારું કરીને એટલે કે તું આ પૈસા લેજે કામ કરીને સાહેબ કરી નહીં સાહેબ કે છે હું તને જોઈ લઈશ કે પૈસા પૂરા આપ્યા તારે વેળા એટલે આ કાળમાં વેર વધારશું નઈ આ કાળમાં વ્યાજથી બંધન છે માટે કોઈ જગ્યાએ વ્યસ્ત થતું હોય ને તે નામ આપતો હોય તો પાંચ પછી ડોલરા આપી હું છું હું ખોકીશું તો રેહ ના હતા અને કોઈ ઘડાક ભરાક આવ્યો મોટેલમાં અને ચાવડી ના લાયક હોય તો આગુ પાછું ચા પાણી પીને ઘરના પાંચ ડોલરા પણ એને સોજું ને કોઈ રેડ ના હતા કાંઈ એને એને પોતાનું મન તો છે જ નહીં એ પોતાની જવાબદારી હોય પોતાની જાતિ જવાબદારીનું કીધું કામ કરે આપણે એવી જવાબદારી એવું કાંઈ નહીં આપણે સમજું ને કેટલા વાક્ય થ આપડે હમી જવાનું કે દાદા નામ થી બોલવાનું કે દાદા મેં ના ખો એટલે ખાડ નહીં પણ છે આપડે શું કરવું પછી પેલા કે આપડે તમને ખબર પડી ના પડી કઈ ખબર પડી ના પડે ફાઈ ને એક દાડો પછી ચાર ચાર વાર થી આ તો રોજ ની લાગી રોજ બે વખત એટલે સંભાળો નિકાલ કરો આ ખાવાની ખાલી આવી ખાઈ ફાઈલ નો સંભાવ નિકાલ કરવાનો સારું કરે ચાલો ત્યાં થયો ને અમે આવ્યું નથી ને હવે સુધી લઈ છે સિદ્ધાર્થ નામ નું લલુભાઈ નામ નામ પર નહીં કશું એટલે લલુભાઈ છોકરા લલુભાઈ આપડે ખોટ ના જાય કારણ કે સુદ્ધાર્થ ના આપડામાં શું ગમે ગયા સુધાર્થ મા જેટલી તમે આજ્ઞા પાછો તમે જમે થયા કર્ઞા આપી છે ને અમે અમે કઈ આટલામાં હોય તો આવી દર્શન કરી જવા અને આશીર્વાદ ફરી ફરી લઈ જવા જ્ઞાન ફીટ થવા માટે તો એ પણ મેં ચોપડે જમે થશે અહીં સંઘમાં પુસ્તકો બધા હોય છે એ પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ હોય છે તબક્ત જાતે જ જો અગર અહીંયા આવ્યો છો આજે આજે થોડું કઈ હોય તો લેતા છે જો પુસ્તક લઈનેજો ને એ પુસ્તક દ્વારા વાંચો ને એમાં દાદા ની મહિના મહિનાની ચોખ્ખી તાજી વાળી નીકળે છે એટલે વાંચવાલાયક હોય છે તે એકાદ શું થયું આ પુસ્તકો પૈસા નથી પણ આ એ ખાતું એ જુદા પૈસા લેશે અને એ જગ ચલાવે છે એટલે આજે દાદા ની અને દાદા બધી વાત હોવાની મળે ફરી વાંચવાની મળે હગવાની એટલે એટલું ભરો છે અરે બીજા પુસ્તકો તમારે તો ફ્રી વપરાશ કારણ મારી વાણી વેચાય નહી આપતો વાણી કેવાયું પેલું વેચાય નહીં દસ ચાર બે લાખ રૂપિયા ના પુસ્તકો આપ્યા જ હવે આ પાંચ આજ્ઞા મેં તમને આપી થઈ ગઈ પૂરું હે હવે તમે ખરેખર છેલ્લુભાઈ લલ્લુભાઈ ખરેખર સિદ્ધાર્થ ના લલ્લુ હુમાન જયારે અહંકાર હતો ત્યાં આજે અહંકાર થયો બરોબર ની હું ખરેખર મનુભી છીએ અહંકાર હતો એ અહંકાર અને હું ખરેખર શુદ્ધાત્માહંકાર ગણાતો જો આ પોતે નથી તો આરોપ કર્યો એટલે અહંકાર કર્યો હવે અહંકાર ના રહ્યો આજે અહંકાર ગયો એટલે મમતા પણ ચાલી ગઈ અહંકાર ને મમતા દેવ જતા રહ્યા સ્વરૂપ શુદ્ધાત્મા નું ગ્રહણ થઈ ગયું અહંકાર મમતા નો ત્યાગ થઈ ગયો અને પોતાનું સ્વરૂપ શુદ્ધાત્મા નું ગ્રહણ થઈ ગયોગ નો નિકાલ ખોટું હોય તો નિકાલ તો નિકાલ કરવા ને હવે હવે મુસલમાન सुधार दिखाई दिखाई ना दिखाय पक्षपात नैष जैन धर्मिम धर्म बजू रहें हाँ आत्म धर्म अपनो आत्म धर्म क्यों आत्मा, आत्मा पोते એનો ધર્મ સનાતન ધર્મ આમાં આ ચોપડી મંત્રો લખ્યા છે ઓછી થતી હોય મંત્ર લલ્લુભાઈ મંત્ર ખુબ બોલ બોલતો હોય તો એને મોટલ ચાલુ કર્યો મંત્ર છે ને અત્યાર સુધી તો હું અત્યાર સુધી તો બહિર મૂકી બાર નો અંદર તો ઊંડા ઉતરતા જ ન હતા અંતરમુખી થયા જ નથી થયું એટલે અંતરમુખી થયા છે અંતરાત્મા થયા છે શું થયું આજ મુમાં આગળ બહિર મુકાત્મા છૂટ્યા અને અંતર અંતરાત્મા દશા થઈ એટલે ઇન્ડિયન ગવર્મેન્ટ થયું નિકાલ કરવાનો થયું કામ બધું જે કામ પૂરું થઈ જાય તો આપણે ફૂલ થઈ જાય બરોબર હવે બીજું એ ભગવાને કહ્યું હતું કે જ્ઞાનીપુર શાહ મળે તો એમની પાસે જ પડી રહેજો પેલાના જમાના માં તો આત્મા નું કલ્યાણ કરવા માટે અત્યાર માં તો દુકાન અત્યારે આ જીવન છુટાય જ છે ઘણું છુટું રહે પણ છુટાયે ની ઘર એટલા બધા કેસ લાયેલા છે કે સાય પ્લેન માં ફરે છે ત્યાં એને નવરાશ અને પહેલા જતા ભગવાન એટલે તમારે નાની પાસે પડી રહ્યા એવું તમારી પાસે નહીં હું કઈ મારી પાસે આવ્યો તો તમારી ભાઈ લો ગુમા ફૂમ લલવી આવ્યા છે લલવી આવ્યા ના ભાઈ એના માટે તમે રસ્તો બીજો દેખાડ્યો રાત્રે જયારે સુઈ જાવ તૈયાર લાગે ગમે ત્યારે સુઈ જાઓ જતી હોય ઘરે આંખ નીધી અને દાદા ભગવાન નું નિધિ એવું વાતો આ રીતે કરવાનું અને કોને બોલવા કોને હડાય એવું ધીરે શું થોડું કોઈ દખલ ના થાય એવું એટલું બોલતા બોલતા સુઈ છે બુદ્ધિ જરા કુદાકુદ કરે જોવા દાખવતા કરી એટલે પછી કાલ બપોર પાછી આવશે એટલે આટલું કરજો બુદ્ધિ ને ના કહીને પછી ક્યારે ચોકરી બનતા